કર્મ ની ફિલોસોફી કર્મ ની ફિલો મુખ્ય છે કરો કર સંચિત કર્મ જ થાય ત્યાં સુધી સંચિત કર્મ જ્યાં સુધી પૂરા ના થાય ત્યાં સુધી દરેક અવતારમાં એનું ફળ ભોગવવું પડે એ જે થિયરી છે એ સાચી એ તો રહી શકાય પણ તેવું છે અમે જ્ઞાન આપીયે તમે આ તમે આ દ્રષ્ટિ છે ને તમને આ દેહ દ્રષ્ટિ છે કેવી છે કેવી છે બધો આ બાજુ જુઓ એટલે પેલી પાછી બાજુ ના દેખાય તો એટલે અમે દ્રષ્ટિ બદલી આલીએ પછી ના પછી જલ્દી તમારે ભદ્રભ થાય છે મુશ્કેલી કોઈ કહેવા જાય બઉ પછી એવું છે ને ભગવાન જાડ્યું નઈ એટલે ભગવાન બનાવનાર થયું એટલે આગળ આગળ ધોવાનું રહ્યું જ નહીં આપડે તપાસ જ કરવાની એટલે ભગવાન દયા ભલ છે આપડે ગુના માફ થઈ જાય તારા બાપો કોઈ ગુનો માફ નહીં કરવાનો ભગવાન ના કોઈ માફ નહીં કરે ને you are whole and solely responsible for your life because you know the risk is on you anant avatar thi apni jokhamdari par chali rahya chhe koi ni bijo da koi dakal nahi thi aadkidi nahi thi sabne koi kaju aadkidi thi kari jake nahi aku aku vadu ra chhe ema lagbhag 50% chor hoy toi tamne chhe gadam paisa lideta tamne aade nahi etlu dakal kari kari shake evi nahi thi koi sthiti tamne maka tha dard chhe tamne tamajo sidhar koi naam nahi rehto એવું જગત છે પુરાણોમાં આપણા પુરાણોમાં ઘણા એવા એવા દાખલા આપવામાં આવે છે કે આ પણ ઋતુ આટલા વર્ષ તપ કર્યું આટલા વર્ષથી તપ કર્યું એ બધાનું જે તપ આખું એટમોસફેર પ્લેરિફિકેશન કરવાનું તો એ હકીકત આ તબક્કે આ શ્રેણીમાં જો વાતાવરણ આવી રીતે ઓટોમેટિકલી રેસ્ક્યુ બોન આવી રીતે બગડતું તો પછી એ તપ ફળ ક્યાં ગયું તપ કરેલી હતી તો ખોટી શું શું કેવા તપ કરે બુદ્ધિ ડેવલપ થયેલી હતી ત્યારે ઋષિ મુનિયા વખત માં બુદ્ધિ ડેવલપ થયેલી નથી એ આપડા બનાવ ના વસ્તુ છે કારણ કે એમની સદબુદ્ધિ હતી કેવી હતી સદબુદ્ધિ સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ હતી એમનામાં દુર્બુદ્ધિ તો બીજા માણસો હતા બીજા જે ધર્મલતા હમતા તે લોકો દુર્બુદ્ધિવાળા હતા પણ આ જે ઋષિ મુનિયા સદબુદ્ધિવાળા હતા પણ એમની બુદ્ધિ ટેન પર વધી ગયેલી હતી કેવી હા અને અત્યારે આપણા માણસો છે ને એમની દુર્બુદ્ધિ સિક્સટી સિક્સટી પર્સન્ટ વધી છે તો આ સિક્સટી પર્સન્ટ તો જ્ઞાન આપવું સદબુદ્ધિ થઈ જાય છે તો બોલો ઋષિ મુનિયાના બધા ચડી ગયો ન ચડી ડેવલપ થયેલા નતા આપણા જે ઋષ્મ ડેવલપ થયેલા સત્યુગ જેવું દઈ બધી ચીજ બધી કોઈ ચોરી ના જાય અને ગાય રાખે બીજું કશું આવું ડખો જ નહીં ને ગાયો રાખે ભક્તિ કર્યા કરે એ દેવ લોકો માં ગયા બધા હજુ દેવ લોકો માં છે એ લોકો ઓછા ડેવલપ હતા આપડે વધારે ડેવલપ છે ડેવલપ થાય માણસો ની ભીડ વધે ત્યારે મનુષ્યમાં ડેવલપમેન્ટ વધે ભીડ ના હોય તો ખાવાનું નિરાતે મળતું હોય વિચાર ચોખા લાવવાના છે આ તો ખણ કયા છે આખો તો વિચાર વિચાર આ થો ને એટલે આ આ કાળ બહુ ઊંચી જાતનો આવ્યો છે બુદ્ધિ વધારવા માટે બહુ ડેવલપ ખેડૂત બળતરાઈ વધી છે જેટલી બુદ્ધિ વધે એટલી બળતરા વધી છે બસ આ પલ્લામાં જેટલી બુદ્ધિ થઈ એના કાઉન્ટરમાં બળતરા બળતરા ઊભી થાય પણ આપણે આ દેવલોક પૃથ્વીલોક ભૂલોક પ્રકારના અલગ અલગ લોકો હોય એવું અસ્તિત્વ આપણે એક્ઝેક્ટ કહી દેશે તો ચાર ગતિ છે મનુષ્ય ગતિમાં એવી કઈ વિશેષતા છે કે મોક્ષ જઈ કઈ વિશેષતા કઈ વિશેષ શક્તિ છે મનુષ્ય ગતિ કે તે મોક્ષ જઈ શકે હા મનુષ્યમાં વિશેષ શક્તિ એ છે કે પોતે કર્મ બાંધે છે અને પોતે કર્મ છોડી શકે છે કર્મ બાંધવાની શક્તિ છે ને એટલે પોતે ચાર્જ પણ કરી શકે અને ડિસ્ચાર્જ પણ કરી શકે જ્યારે દેવ લોકો ચાર્જ ન કરી શકે ડિસ્ચાર્જ એકલું જ કરી શકે આ જાનવરોએ ડિસ્ચાર્જ એકલું કરી શકે અને નરક ગતિમાં એકલું કરી શકે આ મનુષ્ય ચાર્જ એન્ડ ડિસ્ચાર્જ ચાર્જ અત્યારે તમારું ડિસ્ચાર્જ થઈ ગયું છે એવું ખરાબ થાય ડિસ્ચાર્જ ના થાય અને ચાર્જ ચાલુ રહે એ માટે શું કરવું જોઈએ એટલે હું શું કહ્યું કે चार्ज एटू थतु रेट नहीं चार्ज कर आप શું કેવા માંગુ છું કે જે કર્મ બાંધે છે કર્મ ભોગવટા મીઠું કડવું કડવો સ્વાદ આપી જાય તો પાપનું કર્મ હતું મીઠું મીઠો સ્વાદ આપી જાય આપણને શાંતિ એકદમ આનંદ આપી જાય તો પુણ્ય નું કર્મ હતું એ કર્મના ઉદય ભોગવે છે અત્યારે એ ભોગવતી ડિસ્ચાર્જ હોય છે અને ચાર્જ પોતે કર્યા કરે અંદર જો ચાર્જ બંધ થઈ જાય તો મુક્તિ મળે ભલે રહ્યું ચાર્જ બંધ થઈ જાય નવા કર્મ બાંધતો બંધ થઈ જાય કરતા છૂટે તો કર્મ કરતા મીટે તો છૂટે કર્મ એવું કલા આખા એ છે શું બોલે છે કરતા મીટે તો છૂટે કર્મ કરતા પણ જો છૂટી જાય તો કર્મ બંધા અટકી જાય હા મનુષ્ય ગતિમાં જવા નથી હું ચાલી ને આવ્યો પ્રમાણે તમે કેટલાય પગડા મારીને આપણે ઘરમાં આવ્યો ને ના એવું માનવા ખે ને માનવું એ ગપા કેવાય તમે જે બધી કહો ને એ તો ક્રમિક માર્ક છે બધા કેવા છે અને આક્રમ વિજ્ઞાન છે ફર્સ્ટ ટાઈમ દસ લાખ વચ્ચે તે અક્રમ એટલે લીફમાં લીફમાં બેસવાનું